લુકની લખેલી સુવાર્તા એનો તેરમો અધ્યાય લુકની લખેલી સુવાર્તા અધ્યાય તેરમો હવે તેજ જ સમયે ત્યાં કેટલાક હાજર હતા કે જેઓએ પીલાતે જે ગાલીલીઓનું લોહી તેઓના યજ્ઞો સાથે ભળી દીધું હતું તેઓ વિશે તેને કહી જણાવ્યું તેણે તેઓનો ઉત્તર આપ્યો કે એ ગાલીલીઓ પર એવી વિપત્તિઓ પડી તેથી તેઓ બીજા બધા ગાલીલીઓ કરતા વિશેષ પાપી હતા એમ તમે ધારો છો શું હું તમને કહું છું કે હું તમને કહું છું કે ના પણ જો તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વ તે પ્રમાણે નાશ પામશો અથવા સિલોવામાં જે અઢાર માણસ પર બુરજ પડ્યો ને તેઓને મારી નાખ્યા તેઓ યરૂસાલેમમાંના બીજા સર્વ રહેવાસીઓ કરતા વિશેષ ગુનેગાર હતા એમ તમે ધારો છો શું હું તમને કહું છું કે ના પણ જો તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વ એમ જ નાશ પામશો વળી તેણે આ દ્રષ્ટાંત કહું કે કોઈ એક માણસની દ્રાક્ષ સાવાળીમાં એક અંજીરી રોપેલી હતી તેના પરથી ફળ શોધતો આવ્યો પણ એકે જડ્યું નહી ત્યારે તેણે દ્રાક્ષ માળીને કહ્યું કે જો આ ત્રણ વર્ષથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું અને એકે મળ્યું નહીં તેને કાપી નાખ તે વળી જમીન કેમ નકામી રોકે છે તેણે તેનો ઉત્તર આપ્યો કે સાહેબ તેને આ વર્ષ પણ રહેવા દે એટલામાં હું તેની આસપાસ ખોદું ને ખાતર નાખું જો ત્યાર પછી તેને ફળ લાગે તો ઠીક અને નહીં લાગે તો તેને કાપી નાખજે વિશ્રામવારે તે એક સભા સ્થાનમાં હતો જો જેને અઢાર વર્ષથી મંદવાડનો આત્મા વળગેલો હતો એવી એક સ્ત્રી ત્યાં હતી તે કુબડી હતી અને કોઈ પણ રીતે સીધી ઉભી રહી શકતી નહોતી તેને જોઈને ઈસુએ તેને બોલાવીને કહ્યું કે બાય તારા મંદવાડથી તું છૂટી થઈ છે તેણે તેના પર હાથ મૂક્યા तरतार थी देवनी स्तुति कर विश्राम वाले ईसुए सभा गुस्से थी कहू के छोड़ो काम करव जो ए दिवस तेजा था विश्राम वे नही प्रभुए उत्तर आप ढो तमरा मरेक पोतपोता बड़न ने गधेड़ा ने कोड मढ़ी विश्राम वे પાણી પાવા સારુ લઈ જતો નથી આ સ્ત્રી જે ઇબ્રાહીમની દીકરી છે અને જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી તેને વિશ્રામ બંધનમાંથી છોડાવી જોઈતી નહોતી શું તેણે એ વાતો કહી ત્યારે તેના બધા સામાવાળા રજવાયા અને જે બધા મહિમાવંત કામો તેને કર્યા તેને લીધે બધા લોકો હર્ષ પામ્યા એ પછી તેણે કહ્યું કે દેવનું રાજ્ય સાના જેવું છે અને હું તેને સાની ઉપમા આપું તે રાયના બી જેવું છે તેને એક જને લઈને પોતાની વાડીમાં નાખ્યું તે વધીને મોટું ઝાડ થયું અને આકાશના પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો વળી તેણે કહ્યું કે હું દેવના રાજ્યને સાની ઉપમા તે ખમીર જેવું છે તેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં નાખ્યું અને પરિણામે તે બધો ખમીરવાળો થઈ ગયો તે યરુસલેમ તરફ મુસાફરી કરતા શહેર શહેર ગામે ગામ બોધ કરતો ગયો એક જણે તેને કહ્યું કે પ્રભુ તારણ પામનાર થોડા છે શું તેણે તેઓને કહ્યું કે સાંકડા બારણામાં થઈને પેસવાને યત્ન કરો કેમકે હું તમને કહું છું કે ઘણા પેસવા ચાશે પણ પેસી શકશે નહીં જ્યારે ઘરધણી ઉઠીને બારણું બંધ કરશે અને તમે બહાર ઊભા રહીને બારણું ઠોકવા માંડશો અને કહેશો કે પ્રભુ અમારે સારું ઉઘાડ અને તે તમને ઉત્તર આપશે તમે ક્યાં છો એ હું જાણતો નથી ત્યારે તમે કહેવા લાગશો કે અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તે અમારા રસ્તામાં બોધ કર્યો હતો તે તમને કહેશે કે હું તમને ખચિત કહું છું કે તમે ક્યાંના છો એ હું જાણતો નથી રે અન્યાય કરનારા તમે સર્વ મારી પાસેથી જાઓ જ્યારે તમે ઈબ્રાહીમને ઈશાકને યાકુબને તથા બધા પ્રબોધકોને દેવના રાજ્યમાં જોશો અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો ત્યારે તમે રડશો દાંત પીશો તેઓ પૂર્વ તથા પશ્ચિમથી ઉત્તર તથા થી આવીને દેવના રાજ્યમાં પહેશે જુઓ કેટલાક જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે અને કેટલાય જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે એજ ઘડીએ કેટલાક ફરોશિયો તેની પાસે આવીને કહ્યું કે અહીંથી નીકળી જા કેમ કે હેરોડ તને મારી નાખવા ચાહે છે તેઓને તેને કહ્યું કે તમે જેને તે લોકડાને કહો કે જુઓ આજકાલ હું ભૂતોને કાઢું છું અને રોગ મટાડું છું ને ત્રીજે દિવસે હું સંપૂર્ણ કરાઈશ તો આ પણ આજે કાલે તથા પરમ દિવસે મારે ચાલવું જોઈએ કેમકે કોઈ પ્રબોધક યરુસાલેમની બહાર નાશ પામે એવું બની શકતું નથી ઓ યરૂ સાલેમ પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલનારાઓને પથ્થરે મારનાર જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો નીચે એકઠા કરે છે તેમ મેં કેટલી વાર તારા છોકરાને એકઠા કરવા ચાહ્યું પણ તમે ચાહ્યું નહીં જુઓ તમારું ઘર તમારે સારું ઉજ્જવળ કરી મૂકવામાં આવ્યું છે હું તમને કહું છું કે તમે કહેશો કે પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય છે ત્યાં સુધી તમે મને ફરી જોનાહાર નથી